બુ છે <laughs> બુિ તો જી તો બુદ્ધ હો ગયા મેં દેખાયા સારા બુદ્ધ હોય કામ ક્યાં આખી રાઈ માં કોઈ કામ ક્યાં કામિટી સર્વિસ કરતા સર્વિસ નોકરી કરે ગવર્મેન્ટ અચ્છા નહીં કરતા કામ હોય નહી કરતા હું ખાલી મેને તત ધાલે તાકાત હૈપીજા ભગવાન ખબર પડે ભગવાન કોઈ શકતા નહી ભગવાન ખાલી મેને રૂપિયા જુદ્યા હેલો મનતા ભગવાન ભગવાન નિરંતર પરમાનંદ ભગવાન કે પાસે પિતા રહો નિરાન મન મે દાદા દિન દાદા દાદા દાદા દાદા બોલાવો કેવું છે ભગવાન બધું ભાઈ પૈસા કહેતા બીજો પૈસા વાધું અમારી પાસે એકવી પૈસા નહી વ્યવહારમાં તો અટક પડે વ્યવહાર વ્યવહારમાં ક્યાં કલ્પિત સુખર કલ્પિત રૂપ સચ્ચા સુખ બી નહીં સચ્ચા દુઃખી આપ ભગવાન કેતા આપણે ટીતે તો દે બહુ ટી શક્તિ આપણતા નહીં આપી શક્તિ ટી બિલકુલ નહીં હોય કોશન કોઈ ટન કૈસ હાશન ટ કોઈ મારે પછી નહીં આપી આપણે બેઠા હું ડોલર ભાદર ડોલર પુલ લાગે ફાદર ભાઈ બધા બબગા પાડે જે સંપુલ ના લાગે મે બે છોકરાના પાડે છે રાધા એ મે બે છોકરા છે આદરે જે બોલ ના લાગે ના ના ગરો લાગે ગરો લાગે બાપ ને તો એમ લાગે કે હું જીવ રહો કે આવંતે લાગે કે તિગરી ઓકી સાહેબ એક हम जब तक गाना गाना नहीं सकते हम हम एक आते कॉल कर देंगे हां ये देखें और जहां तक कॉल नहीं किया वहां तक ये पैदल में ये सब भी जो ले हां बोले पैदल आता दो भैया ये सब पैदल में जा रहे हैं કેટલી લાતારી અનુભવ કેટલું માથા કુર કરી ભર્યો લાચારી લાતારી તો આ ગાઉ બને વાલી જાય તો ભણતી ખતું નક્કી કરી નાખ્યું ઉપરી રાખે મારે લા લાલતી લાગે માં કે જે દેહી હારે બોલશે કે આ ટીમ બલે ઊંઢેતા હે બલે તારો આ ટીમ સાત એની સેતર ગરેલી દિવાલ ની ટીપ બદલ 6342 બદલ 1.125 એકતા બોલતા બોલો તો તમારું દેખાય આપણે હું તું આપણે કેવું છે ક્યાં બીઠે મારી ચડાવો અમારી ભૂલ તો અમારી એક તમને એક લીઠે બીજું નહીં પૂર્યો આ કારણ ઘણી બધો છે આપડે રૂપિયા લઈએ રૂપિયા તબીન કઠિ મુશ્કેલ છે જે અહંકાર અહંકાર લઈ લે અહંકાર કૃષ્ણ ભગવાન લઈ ગયો વિહાર તમારો હીરો ઈગોર સમજે ભગવાન જન્મા લ્યો તો ભાઈ ઈગર જ મારે છે સરો તો ખરેજ છે પુનર્જન ના હં પુનર્જન ની વાત તમે તો વાત તરફ લઈ જાવ પુનર્જન્મ લખી ના આધારે કઉી મેં દીધું તું લખી જાય ને આધાર કાર્ડ આધાર કાર્ડ તું લખી કઉે આ લખી જાય મુસ્લિમો ને કહ્યું કે પૂર્ણ હોય પાછા નાની પુરુષ ચા વેદના ઉપરી કેવાય ચાર ઉપરી વાર નીકળી ગયા તમને વધાર ના આવ્યો એકંદર બુદ્ધિ વધાર ના બુદ્ધિ માં વધારે ઊંડા ઉદા ના એ વેદો ને વેદો નું કામ કરે વેદના ઉપરી જૂના જુના આવનાથી કોઈ એટલું માણસ નથી જે જે શબ્દો થી કોઈ માસ સુખી નથી કે પરમાજી ભગવાનના કરતા જે કાયદાતા રસ્તા પર હજત કરે શું થાય લે તે આ ગાયો ફાળાદુળા તા સમયે રોડ કે પુસ્તક આપણે બનવા ગયા દયા રાખો શાંતિ રાખો વાવું પડે આમ એડજસ્ટેબલ થતા નથી ને પછી દયા શાંતિ એટલે પૂરું જવું પડશે હા નવું કે ભાઈ હા શું થાય પ્રતિબ કરજે ફરી નહી કરું એવું નક્કીકત છે બસ હું જોઉં છું ઘણી જોઉં છે વિરોધી કરવા ના કુ દે એવું તો મેં મનમાં બહુ કચ્છ વધારે કરી છે એવો કઈ ઉપાય બતાવે એટલે ચોરી કરું છું એમાં શું કલમ થાય નથી માટે તું ચોરી કરું કરો નહીં પણ તું આવું થશે જે આ કાળમાં આવું કરે આમ ચાલો ત્યાં સતત બોલવું તારીખાઈ બોલીએ બોલ્યા બોલ્યા કર આપડે બાકી બોલે આપણે આપડે મન આપણું એવું આ શબ્દ માંગજસ્ટ એડજસ્ટ થઈ જાઉ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 અરે ભૂલ આપડે મનમાં એમ થાય ગયા બારી લઈ ને આવ્યો છે તો આપડી ભૂલ નઈ તો મનમાં આપડે ઉપાધિ થાય આમ કઈ નાખું કેમ કઈ નાખ્યું ભૂલ સાહેબ મૂર્વા ના દેખા સાહેબ મૂર્તિ વેપાર ગળા મૂર્તિ ઘણા બધા <laughs> <speaking> <Sint> Аразий, усочă-то уactā noisagro. En十 느낌 quiete... Ce Надо harder, fine? Cクircă o? Zim takar sem doace, smad 여기. tradition spав classical. Da'yajou sau litze? C athlete 아파ne, al��ă de natъle. C athlete во rupie. Nu pluj ago tend sa z beevilacala. She wants to hit history. And chest Dad, ersein Giulie rupie. લાનીની બાર ના કે કરે કરે કિસ જે માન આતા કે રોડે જન ના કિસ કે માજે પેલે હા લાનીની બાર ના આ જત રાત ન થ પરસે ને એકાધી મે દેસની એના બડા ઉપાય હોય એના રસ્તા હોય આ પગરી ના તમારું નામ નરોત્તમ દાસ નરો નરોત્તમ દાસ છો એ તમે છો કે નહીં તમે માય ને એવી નરતમ ન જાય એટલે માય ને એવી કોણ આપણે હાથમાં આવે પછી એટલે આ તમે ચીટિંગ કરો છો ત્યાં સુધી કારણ કે નરો તું કા શહીર નું નામ છે નહીં કે ખરેખર તમે જ મેં આ કર્યું કોને કર્યું નરો કર્યું એટલે ચીટીંગ કરો છો નરો આરોપ કરો છો જાતને નહીં જાણવાથી જ્યાં નથી તો આરોપ કરો છો એ ચીટિંગ કે ચીટિંગ થયા છે એનાથી કાન બંધ આવ્યા કરે ચીટિંગ બંધ થાય એટલે કર્મ બંધ જાય હું કોણ છું એવું જાણ્યા પછી આત્મા સક્રિય હોય કે નિષ્ક્રિય હોય એ સક્રિય થયો નથી હતો આજે સક્રિય આત્મા છે ને એ તો વિજ્ઞાનિકલ આત્મા છે ભાન થવું જોઈએ લક્ષ્મીજન થી કર્યા એટલે લાગે પડી ગયો આ બેન કર્યા પી લાગે ભર્યું અને લાગે પડી આ જેઠા એ કરી આપી લાગે પડી ગયો પોતે હું પણ છું ભાન ચોવીસ કલાક રહેવું છું ભાન શું ભાન જાગતિ છે અને આત્મા પછી કરતા કોઈ થાય નઈ કર્મ કર્મ કરતા નહીં પછી કર્મ ની નિર્યાત થયા કરે સંવાર પૂરક નિર્ત થયા કરે વેલા લક્ષણ જેતી ભાઈ કે ના જિરા લે જઈને હૈદરાબાદ ઘરે પાઈ ગયો આ આટમે જિરામ કે આ આટમે જિરામ થી કરાવે છે આ આટમે જિરામ કરાવે છે એ જરા એ છે ને કે નિયર થઈ રહી છે કરવાનો છે આ આટમે જિરામ કરતો જો તો કે અમારું ભટા એને એમ કહે કે આત્મા ઓળખી લઈએ આપડે થાય <özjro> <poisoned population> કે જ્યાં સુધી હું નરસમ છું ત્યાં સુધી હું નરોત્તમ એ સમજે સુધી ગયું અને હું જેમ છું તેમ જાણે ત્યારથી પછી કોઈ જાય પછી ઇફેક્ટ કરવા પણ ના હોય તૈયાર છે ત્યારે આત્મ એને આત્માની ઓળખ માટે કઈ ખબર નથી હું આધારે આશ્ચર્ય કરું છો દર એમ કે છે જે કોઝ કર્યા હોય તો થયા કરવાની બધા ને પણ બંધ પૂર્વક નિર્જા થાય પોતે ધર બંધ પૂર્વક થાય એટલે પછી બંધ પાડી ને જાય અને આ નિર્ણત સમર્પૂલે જાણો એટલે શું જાણો એ જ સમજાતું નથી આત્મા શું વસ્તુ છે ભગવાન છે પરમાત્માત્મા પરમાત્મા આત્મા વિશેષ છે સ્વ ભગવાન ભગવાન છે એનો દર્શન થાય છે ભગવાન સાચા ભગવાન છે આ તો તમે નરમતો છો રોંગ બીલીબો છે ખરેખર નરો બીલીફ છે તમે મૂળ આત્મા ધા ભોગવી રહ્યા છો ભૌતિક માં સુખ છે એ મુદ્રાત્મા દેખા કહેવાય અને આત્મામાં સુખ છે એ અંતરાત્મા દેખા કહેવાય અને પરમાત્મા પોતે ભૌતિક સુખો ની જીવાત્મા અને ભૌતિક સુખની ઈચ્છા બંધ થઈ એટલે પરમાત્માય ઇઝ ગોડ આય ઇઝ ગોડ માય હોય તારે આ દેહ નું મારા પણ સરી આ તારા જતી બનશે મારા પણ અને વાણી બોલે છે તેની ઉપર મારું એનીબડ લીડ આસ બ્રેક એને ચોકળ કે બોલતું કઈ વાયસીસ જાળીવાસ હે એટલે એવું ઓકેરી છે પણ બહાર પણ બહુ કામ ના ગડિયા ગયા આજે તો કામ ના હો્યું ના રે બેન કદો જઈ જારે બારે ક્યાંક તો જઈ કામ ન હોય તો બસ કેમેરા બી ગાડી ગાડી દોડતા રહે છે હું ગુંચું છું આ પંજાસી ઇમ્બ ઇમ્બેન્મેન્ટિયર નガ મટું ગાસવા દે. નિયા નિયા હંગાઈ મારે પ્લાન્ટ કરા આંસ પરને પ્લાન્ટ હોય એને ટેસ્ટ ના જે તમારી વાણી પણ ઉપર આવ્યો આવી ગયો મને કઈ ખબર નથી મારું નામ નટુભાઈ મોદી નટુભાઈ મોદી બંને મોદી કઈ કઈ બધા મને કઈ તમે કોણ હું હું ભાઈ ના નકુરી મારું નામ છે નસુરી જુદા ન કીધું એટલે તમે કોણ મારું નામ નથી હું નથી જુદા એટલે તમે કોણ મને તો ખ્યાલ છે ત્યાં સુધી ના એ ચે બરોબર છે લગભગ ઓળખાનો મને કે મનુષ્ય અવતાર આવ્યો છે રામદાજી એનું નામ આપ્યું છે ઓળખા માટે ત્યાં લગભગ તમે ખરેખર કોણ એ તો મને કયો તમે મને કઈ ખબર નથી અંધારામાં મને ખબર છે મને ખબર કેટલી તમને ખબર ના એવું ના હોય લગભગ તો ખબર તમને ખબર બાકી બધા ને ખબર હોય વધારે ખબર તમે સમજાવ સમજાવે ભૂલ થઈ રહી છે પુષિ તારે ખબર પડે ને એટલે ખબર કેવું પડે બેન પૂછે છે કે આપને જ્ઞાન થયું છે પ્રશ્ન પૂછતા સિવાય ક્યાં માટે જ્ઞાન આપતા નથી પ્રશ્ન ની જરૂર પડે નજુબીન તમે મારે બેન નથી નજુબીન તમને જુદા એ વાત સમજાય કેવી ભૂલ થઈ રહી છે સાંભળે એમ કે અત્યારે આટલા બધા લોકો આપડે સાંભળે છે આપણું સમાધાન કરી આપે આપણું પાર્ટી આપે એવું મને લાગે છે આ શું રે કઈ�ા કરે છે વિનંતીનો મતલબ કે સમજાવવાની કોશિશ કરો એટલે વિનંતી કરું છું કઈ સમજાવવાની કોશિશ કરો હું સમજાવું તો કે હું નટુવાય નથી એ કે છે તો કેમ નથી એમ સમજાવવાની હું નટુવાય નથી તો કેમ નથી એ સમજાવો ના તો વિદાય માં મારું સંત દે કે નાવાલે સંત દે કે આ તો તેમ તો મને બધા તો મને બધા ક્યાં ગયું ક્યાં તો એ ના જ નહીં ગણવા કીધા નગર કર્યા કરો આજના કોઈ ને ખબર નથી મને ખબર જ જ ન આટલી મારે ઘો નથી તમને ચિંતા થાય છે હેદારવાદ રહેશે આ ક્યાં સુધી ચાલશે લાકડ માં જવાનું કારણ છે તમાતું હોય તો દર્શન કરવાનો ફાયદો થો આ મને ચનાર છે હું ચલાવું છું વિંતાન આલે ચલાવવાનો જા આ મન માં મારી બરાબર ઉતરાવ અને ત્યાં ના જન દેખની સંતા જાન એરી બહુ વિંતા હોય સાનો જાનવા ની સીમા લઈને જોવું એસઆઈ ના હોય તો ખાડા માં પડી જાય એસઆઈ ના હોય તો ખાડા માં પડે રાખીએ ઉપર બેઠો ક્યાં ગોતું તો પછી સાયન્ટિસ્ટર રહે ઉપર બાપો છે જી માત્ર અને તમારી મારી વ્યક્તિ એટલા બધા જીવ છે નાના નાના કિનારી ખાયું કિનારી ખાય મનુષ્ય બનાવી દીધી જે મહાજ બનાવી દીધી બીજો બધું પણ